કોઈ દુખી છે એટલે તમને દુખી દેખાય છે કુદરત નો નિયમ છે સરખું સુખ ને સરખું દુઃખ તમે તમારે ઘરે જમવા પડાવો ને રોજ આખો નાઈ જાય હું આવું મારી શું થાય એવું ના ગણાય કુદરત નિયમ છે કે તેત્રીસ ટકા ચોત્રીસ ટકા થાય તો માણસ થાય પછી એને બગાડી નાખે વાણી આજ ખાવાનું ફૂટ નાખી દે તો પછી હજાર પડે તમવા રોજ ના ના જાય અમેરિકા એ ત્યારે શું બધા જ માણસો નું એક સાથે કર્મ ફાકેલું હા લોકો લાલ વાગા બધાના બધા જવાબ છે તમે જતા લાવો ને એના બધાના જવાબ છે મારી પાસે બીજા માણસો જાપાન જે લોકો હજારો માણસ હેન્ડીકેપ બની ગયા કર્મો ભોગવટો છે ને એ બધું એમનો પોતાના કોઝનો ઉધો એક્સિડન્ટ માનુ છોબસ એટલે કોઈ દેશ સંરી વાળા એક્સિડન્ટા એટલે કે કોઝ ને ઉધો એક્સિડન્ટડ માનુ છો કે એક્સિડન્સી થઈ ગયું એમ કોઝ ને એક્સિડન્ટા દુનિયામાં થ્યા નહીં એક્સિડન્ટ એટલે સામજવારી શક્તિ નહી હોય એક્સિડન્ટ બોલે છે ત્યાં ને ઇન્સેલેન્ડ હેઝ સો મેની કોઝી આર એક્સેન્ટ ટુ મેની કોઝી એક્સિડન્ટો હતો જ નથી આ તો આ તો સમજણ નહીં પડવાથી ઇન્સિડન્ટ છે એમ કે બધા જવાબ છે મારી પાસે થાય છે એવું કઈ કરી શકે એમ એમ કે છે ત્યારે મેં એમને પૂછ્યું તમને કેમ આવું લઈ શકે નહી આ તો બહ ના કાર્ય સંતરીકે પૂજય ને પૂજાઈ ને પોતાના પોતાના પરિણામ છે આ તો બહનું કાર્ય છે પોતા આબરું એટલા માટે લોકોને દુઃખ લેનાર મોટા દુઃખ લેનારા દુઃખ શું લેવાનો હતો કોઈ કોઈ ને રહી શું રહી શકે એમ લઈ શકાયખ બનાવે લોકો ને મૂર્ખ બનાવે કે હું માનતો નથી આપને કેમ દુખ પડ્યું કાઢે શું કહ્યું હું તો વડા પ્રકાર દુઃખ તારા દુખ તું ભોગવી રહ્યો બોલું શું રહ્યું દુઃખ દેવા વાળો આવ્યો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 go detection negative body tumhe je apo chane e pan effect thi apai de aap ki jagah effect hai le jagah pe effect hai to go huh baba why doesn't the body have to die at all why not why doesn't the soul turn to self such a vibration that it takes the body with so we don't have to come back itself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 મરે જ નહી અને ચાલુ જ્યાં જ્યાં ચાલુ જ આત્મા નહિ એના કરતા બધું ઉત્તમ ગમે એટલે આ કપડા ભાદી જાય બીજા ને સારા લેવાનું that like close to in the throat idar kapda se gali de ele kapda se biji kai cheri body also has becomes very now so it has to leave we want back to back the data back the body the hair we back the puri thai jaye you know the bag the bag the bag urbe puri thai jaye normal is it possible to do that alone but tanatos takes the body and ascends and just take it with કોઈ લઈ જાય નહીં કોઈ મૂર્ખાય લઈ જાય અચ્છા એમ કે છે કે હું જે ધર્મ ના વાતાવરણ વચ્ચે ઉછળ્યો છું એમાં એવું કેતા કે વ્યવસ્થા હોય છે બધી વ્યવસ્થા હોય છે આપડે બધા અલગ થઈ ગયેલા આપડે બધા ઘણા ખરા અલગ થઈ ગયેલા આટલા બધા ને આવડે બધું but ahre budu akala so the certain hidden teachers i've heard of who materialize and dematerialize what are they doing when they leave the planet with their body and the oh, scientific job maro ha ta tare ne mari pa poland ka scientific job maro so capture kare okay, wo bija loko ha wo ke what do you mean to say this uh -huh. is it, uh, some, uh, <laughs> a am chief કે ઘણા સંતો કે અહિયાં શરીર રાખી અને બીજે જાય અને શરીર માં આવી જાય તો એ સાચી વાત છે તો બધા એવું કરે છે તો એ શું કઈ રીતે લોકો મનાવે છે કે મેં આ શરીર છોડ્યું અને લાગુ થવા છે ના હું નથી ભગવાન ભગવાન કામ છે મારી ચાર દિગ્રી ઓછી છે ભગવાન એ ભગવાન ક્લિયર એ ક્લિયર છે શું અને જેમ છે તેમ કેવાયેલું કરેક્ટ બિલકુલ કરેક્ટ આ વર્લ્ડ ની આપણે આડે ના હોય શું હોય આનું બિગીનિંગ થયેલું નથી આ જગત બધું વિભાવિત બાબત છે ને વિભાવિત બાબત છે ને આ જગત મનુષ્યો છે જગત આખું તો સ્વાભાવિક રીતે આમાં અવસ્થાઓ કે ભેભાગ થયા કરે છે અવસ્થાઓ વિનાશી છે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 જોષીઓ ને બોલાવીને એમ કે છે કે હિન્દુસ્તાન માં એમ કે મોટા માં પ્રખર જ્યોતિષ ને બોલાવીએ અને લગ્ન નું મુહૂર્ત કાઢે અને પછી બીજા દિવસે મરી જાય છોકરો કે છોકરી તો એવું જ્યોતિષ શું છે એમ કે એવું બધું આટલું બધું મોટા માણસો નથી ગણતરી આવડે શું આવેલી તમને એવો પ્રખર ખોટું પડે એટલે જાણવું કે ગણતરી નથી આવતી પણ હમણાં આવેલા જીવતો છે પોતે જ્યોતિષ એટલે શું જીવતો એટલે પોતે નવા કર્મ બોલે કોઈ તો જ્યોતિષ સાચું પડ કેલ્ક્યુલેશન <laughs> <laughs> અચ્છા એમનો એક બીજો પ્રશ્ન એ છે કે આપડે હિન્દુસ્તાન માં કોઈ સ્વામી ચંદ્ર કરીને છે તે બઉ મોટા માં મોટો જ્યોતિષ છે અને દુનિયા નો ખુબ પૈસા વાળો માણસ એક છે આરબ એનું નામ ખશોગી આ ચંદ્રસ્વામી ની સલાહ થી એ આરબી કંપની લીધેલી અને એને કહ્યું હતું કે આ તારું ચાલશે તો પણ સુઈ ગયું હતું પછી થોડા આપણા લોકો ને એ ચંદ્રસ્વામી એ કે આ સ્ટોક લેજો આમાં બહુ ફાયદો થશે તે બધું સુઈ ગયું તો આ શું છે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 ભરેલો હારો કે ના ભરેલો હારો અર્ધો તક તો ખોટો અડધો આજો હોય તો આપડે વેચવું હોય તો કોલસાડા લે કોલસાડે મારે એકલા કોલસા લાકડું લાકડા વાર તો કે ના લે એ સવની તલા આય કોમ મોલે વામે કોમ મોલે પર દે દે બહુ લોકો બરાક સાવા લોકો કે જેટલું ગાણો એટલું કરક જાવ જે જેટલું ગાણો એટલું કરક હોવે કરક જાવ તલા આને પ્રશ્ન છે હા બોલ હા આઈ અન્ડરસ્ટેન્ડ ધ કાર્મા આ વોન્ટ ગીવ એન એક્ઝામ્પલ સોમ વન હિઝ માય કાર્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 100%. થઈ છે આંતરિક વિજ્ઞાન બહારના વિજ્ઞાન થી આંતરિક વિજ્ઞાન જુદી છે થોડો થોડો ફેરફાર થયો અહિયાં સાયન્ટિસ્ટ છે ને થી શરૂ થયું હજી મને સમજ નથી પડતી બધું સમજાય તમને બધું સમજાય અમદાવાદ ના મિલ માલિકો ને એમ તે કામ ના કરે ચે કામ કરે ઘેરી કરે જેમ કોમ્પ્યુટર ની અંદર બત્રીસ વસ્તુ જીરો વન માં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 આજે કોમ્પ્યુટર સિસ્ટમ હોય છે ને એની જે મિકેનિઝમ હોય છે તેમાં જે બધા એડજસ્ટમેન્ટ હોય એક થી સો સુધી હોય પણ એનું જે બેઝિક એડજસ્ટમેન્ટ ઝીરો વન જીરો વન હોય આધારે બધું વર્ક કરતું હોય તો કે એવું અત્યારે એક મેડિકલ સાયન્સ માં એવું શોધખોળ થઈ છે કે માણસ ના જે યાદ શક્તિ હોય તે આ કોમ્પ્યુટર તો કે ભગવાને એવું કેમ મગજ માં મૂક્યું નથી ભગવાન ભગવાન નથી શક્તિ નથી આવી શકતી નથી બીજી આનંદ શક્તિ છે એને કોઈ દોરણી આપ્યું છે કે દરિયામાં આવ્યો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 ખોટી વાત છે બધી રાત જ ખોટી છે આ તો બધા આપડે તો જાણતા હતા કે આ ચરી નીચે પડતી આવડું મોટું કોઠું પડે ને આ કોઠો પાકે છે ને નીચે ઉપર મસ્ત દોડી શકે અને બધું પહેરી જાણે છે પણ એવું કહેશું તિયરી નથી આ તો મૂર્ખા લોકો ને તિયરી બેસી લીધા ગુરુસ્કર્ષણ દુનિયા ચાલુ છે તો આથી આ બધું ચાલ્યા એ તો કુદરત નો નિયમ જ છે તો આ પ્લેર ઉપર ઉડે નઈ નથી ઉડે છે બત્રીસ ફૂટ પર કોર્ષ છે એનું વેટ માપી બત્રીસ ફૂટેક્ટર શૂટ કરે એટલે પણ ઉડે બધું આપડે તો થિયરી છે બધી હવે એ બીજી કોને ચલાવે છે આપડે પાણી ને છૂટ ઉડવા સ્વાભાવિક શક્તિ એના હાથે પોતાના સભા ચાલી રહી છે ભક્તો પોતાના સ્વભાવથી ચાલી રહી છે આ દુનિયા જેના જે સભા છે ઓળખો સ્વભાવ ઓળખો અને કામ કરી રહ્યો છે ભગવાન તો અંદર બેઠેલા છે ગોડ ઇઝ ઇન એવરી ક્રિએટર વેધર વિઝીબલ ઇનવિઝિબલ નાના નાના જંતુઓ જે ડાક્ટરો ક્યાં છે દેખાતા નથી તેમાં પણ ભગવાન બેઠા એ ભગવાન ઓળખવાના છે ભગવાન ને આટલા બધા હોજવા કેમ મોઘા થાય છે દાદા મોટા ભાઈ નથી મોગા દાદા મોગા આપડે આપડે આ વેપાર મળ્યો છે વેપાર ઓછો થઈ જાય એટલે દેખાય આ ધંધાળી કરી સાંભળે તો ધંધાર ના હજે કઈ તમને બધી શક્તિ ધંધાર થઈ ગઈ છે એ ધંધાર માં રીમ કૂતો એટલે ભગવાન એ ભગવાન શું કે છે તને ધંધાર ગમે ત્યાં સુધી આ ધંધાર નો ગંડેલી <laughs> <laughs> <laughs> the distraction from our goal or why is it here what is the thing that we have that attracts for other beings that draws us still so, mean, and continues to centralize the pattern and this is never an distraction an obstacle according <coughs> to them emke ke mane sauthi varthi vastu mujhwe che ke aaj je aapne ek bija mate je aakarshan thai che pri purush ne ek ek one ane pachi e aakarshan thi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 આ લોકો શું ચ હું ગયો મને ખેતી લીધો તું છે આકર્ષણ થી શરીર ખેંચી જો આકર્ષણ છે ખાલી એટલે આપણને આપણા રીઅલ સ્વભાવથી છૂટા પાડવા માટેનું આ કઈ ટ્રેપ જેવું છે હા હા આ તો સંસાર ચાલે માટેનું છે તો બરાબર ને હા એવરીબોડી આ બેટા જાઈ તો બજે આગળ વધે ઇસનું હાથ એટલે એલા જાય એક ઓર સંઘર્ષ કિયર પ્રોબ્લેમ that all of the planes of life are coming together as one birth, okay. and that will be the highest consciousness. They're all overlapping now, the planes of life, and to the physical world right now. And it's true that when they all overlap into one, that that's when the highest consciousness is reached. What did you ask? I didn't understand the question, but all the lives, all of that, all of the planes of life right now, like the physical plane, the plane here, and then the astral plane, all of them are overlapping now and coming into one is true that when they come into one that that will that will be the higher self that I'm looking for so thank you for your help my place this is place dadai am puja je ki aapu pehle sukshma sharir hoy ane matu sharir hoy ne evi je judi judi jatna apna પ્લેન હોય છે ને જુદી જુદી બોડી હોય છે ગેસ્ટ્રલ બોડી હોય પછી આપડી અત્યારની જે બોડી છે એ દેખાય બોડી એ બધું એમ કે ભેગું થઈ જાય ઓવરલેપ થાય એકબીજા ઉપર ત્યારે એમ કે તમારું ફાઈનલ પોઈન્ટ આવ્યું કેવાય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 જાગૃતિ રહે મારું હાશે તમે જોઈ શકું શું કહ્યું હાજરી માં આપતો ટેન્શન વગર ના છો પણ હાજરી ફરી આવી છે ને બધા ઇન્ડિયા વાળા કેતા હતા કાયમ માટે અહી જવા નહીં તમે અમને હમઝર ભરી કે જો અમે જઈએ તો એ લોકો નહીં આપવા દે તો શું કરજો દેશ માંથી આપવાના દેખે ની દરેક ને જરૂર મારી કોને જરૂર ના હોય જેને હમઝેર પડે તેને ના હમઝેર પડે ને તો ગાડીમાં મને ધડતો હોય ની કઈ બુદા ખર્ચા હોય અમારે ક્લેમ ના કરે કે હું જ્ઞાની પટેલ કેવું પડે ભગવાન બાકી એક વાકરો હોય ને કે ભગવાન ઉપડા મહારાજ આપડા આપણા લોકો માં અનુ જરાક કચાશ હોય છે શું હોય છે જે ઉપયોગ માર છે ને એમાં કચાશ છે બધે લઈને લઈને આ પરિગ્રહ ને લીધે બધર્શન થાય છે પણ આ જ્ઞાન આપ્યા પછી પરિગ્રહ નડતો નથી આપણું જ્ઞાન એવું છે પરિગ્રહ અડે નહીં ઉડી જાય પરિગ્રહ રહેવા થતા સમજી જાય આ જ્ઞાન વિજ્ઞાન છે એટલે આ પરિગ્રહ છે એ મોટા મોટું છે એ રીતે પરિગ્રહ ની જે ચિકાસ છે એ મોટા મોટી નડતર છે આત્માને છૂટા રાખવાની એટલે પરિગ્રહ ને એના બોજા લઈને બોધન લઈને આત્મા જાગૃતિ નથી એટલે તુર્યાવાસ માં આવે જ નહીં મને ભજવું એટલે તારે બધું જ આવી ગયું એમ તો તમારા માં ભગવાન છે અને અમે તમને ભજીયે તો બધું આવી ગયું એ હકીકત થી લેવી છે બરાબર એમ કે કૃષ્ણ ભગવાન ગીતા માં અર્જુન ને કહ્યું કે દરેક માં પાન માં દરેક જીવ માત્ર આપના માં જે ભગવાન છે એને અમે ભજીએ તો એમાં પછી બધું આવી ગયું ને અમને મળી જાય બહાર કશું ખોલવાનું નથી મંદિર માં પણ આ સિવાય ખોલવા જેવું નથી અહિયાં પૂર્ણ વિરામ છે અહિયાં પૂર્ણ વિરામ ફૂલ છે બીજે બધે જગતમાં કામ કામ વાજી બે ઘર લાગુ થઈ હા ના ના થોડું સે નહીં હવે રીલા મળ્યા પેલી દે ગામ પારો છે ને સુપા ઉત કે દે દે બસ આ છે બેક કે મેડિકલ હા બેય દે પાટવા અમિતન ઘર નું કેન્દ્ર થઈ કેવું કુછ તો આવડે છે આ <laughs> દિવસે <laughs> <laughs> જે બાકી so કે એટમ બોમ્બ સિવાય કોઈ બી બીજી એબાવ નોર્મલ એવી કઈ વસ્તુ છે કે જે થાય બધું નોર્મલ છે નાર ના છે કોઈ કાયર બનના કે રામ તો લખીને એના બી દેવા છે છે કે એનો દેખ કોમ ના કો એક ટેકનિક પર ઇજે દોરક જા ધન્યવાદ એ જ છે હવે ટેકનિક પર ફોટો મારતો ચાહીએ તો પાસ છે પછી તો દેખા માટે કરાય તો એ મત આવું એમ કહેવું છે દાદા પૂછે છે મૃત્યુ પછી જીવન હોય લાખો મૃત્યુ પછી લાખો મૃત્યુ થયા હતા તે લાખો ની કરોડો ચાલતું નથી મૃત્યુ પછી જીવન ને જીવન પછી મૃત્યુ હોય જ આ જીવન એ જીવન નથી પણ ઇફેક્ટ છે પરિણામ છે ઇફેક્ટ શેનું છે દિસ ઇઝ ધ ઇફેક્ટ વોટ ઇઝ ધ કોઝ વોટ ઇઝ ધ છે ખબર નથી દાદા કોણામ છે કોઝિશ કર્યા તો તેમાં ફળાયું હવે ફરી અત્યારે વાઈફ જે મળે છે કયા ખાતા મળે ક્યાંય કકડાટ થાય છે કોઈ સારી મળે છે સાથી આવું થાય માણસ ની વસ્તી બોવા સંસારમાં તો એટલા માટે કેટલા માટે વસ્તી વધારે કે મનુષ્ય ની વસ્તી વધી છે તો એનો અર્થ કે બધા બીજા જીવો પુણ્ય વધાર કર્યા હશે એટલે માણસ વસ્તી વધે છે બીજા જીવો બીજા જીવો પુણ્ય પાપ કરી શકતા જ નથી મનુષ્ય સિવાય બીજા કોઈ પણ જીવન પાપ કરી શકતા નથી બીજા જીવો ફક્ત સમજાવું કેવું છે કે વસ્તુ તમને વધારે લાગે છે બીજા જીવો મનુષ્ય સિવાયના બધા પણ તેના હરણમાં જણાવવામાં અત્યારે તમને જે વસ્તી બધા લાગે એ તો ઊંઘ થી કશું નથી પણ એ બધાના સાંભળા કર્મો અત્યારે મનુષ્યમાં ભોગવાના આવ્યા છે અને આ પુરુષ પાછા થાય છે એટલે એ બધા ટિકિટ લઈને આવેલા છે મનુષ્ય સારું કરવાના નથી પાછું ક્યાં ક્યાં જવાના છે જાનવર પણ નજર બધા સારું પડશે તમારું તેનો માર્ગ બતાવો આપે આપેલું જ્ઞાન કેવી રીતે સચવાઈ રહે એનો માર્ગ બતાવો એમને માર્ગ બતાવેલો પાંચ આજ્ઞા પાવે આપેલી જે રીતે એટલે માર્ગ થઈ ગયા પાંચ આજ્ઞા જોડે જોડે એ આપે તો કયું એ પાડે તો થશે ના પાડ જોડી જાય પછી બીજો પ્રશ્ન જ્ઞાની પુરુષ પ્રાપ્તિ કેવી રીતે થાય શું પ્રાય છે શું ગુનો કર્યો હોય પ્રાપ્તિ જ્ઞાની પુરુષ મહાન પુણ્ય વયદાર થાય ગદબી પુણ્ય પછી મિત્રાક માર્ગ સમજાવો મિત્રાક માર્ગ મિત્રાક માર્ગ જેમાં ભૌતિક ધો છોડી દેવાનો હોય સાસુ સુખ ખોલવું નમિત રાગ માર્ગ સાસુ સુખ આત્મા છે બીજું કોઈ જ ગયા છે આ કલ્પિત સુખ વસ્તુઓ માં તે કલ્પના કરેલી આપડી થોડું સમજયું